આ જો કરતા વધારા ફાયદો થાય હા એ આખી દે આ રીત માં જેના થી પીછે ઝડપી ગય પા બર્નર માં ખોલે એ કુછ ઓ વે એમ ભલે મારા છું મા બાપ માંથી દોડ હોય એને જાય નહી ઓખાડ હોય લા સંસાર વનારે સુભમાન આરે આરે મોરા ઉપર બેલ બેલ ફેરલ નહીં નાખતો બેલ તો બેન પછાડે તમે ના જાડી હજો બનતા આ બે આ તો સકતે છે લોકો તો પણ બોલે ત્યાં નહીં હોય તો આ તો મેથી બેલ જગ્યાએ ડાયા કરી વાત નહિ કરાય છે તમે મેને બેલ માં તોવાનો નિયમ છે મારો જોડો મારે ક બે રસવાતો જ છે તોય બાજુ સાદા મોર મોડે દીવે જોડો મારો પડી જાય કે કેમ અમાર મોડે દીવે જોડો મારો પડી જાય જતો રહે હા સા મોળ કઈ જીલે તો લેવો બસ લેવા લાલ લાલ હે ચમત્કાર કરવાનો ગરમ થવું જોઈએ પાણી પીવું હોય એ બાપરૂમ માં જવું પડે સમસાર એ તો શું ક્યારે હું જે કરું એવું બીજા કોઈથી બને નહિ એમ નામ સમસ્યા બીજી બધી વિદ્યાઓ છે કે જાતા નથી તમે કહું કાગળ કાગર હોય ને એને ઘરે બનાવી તેલ દેરી અને ભજી બનાવાયું દાદા કરો દાદાને સમજાય વિચાર કર્યો તમને સમજાય ને આપડે બનાવ્યા છે શું કરે પ્રેરણા તો સીધી વાત સમજી રહી કે ચમત્કાર કરી શકતો નથી તો બઉ સારું દાખલ ની વાત પોતાની જાહેરાત કરતા હોય તો અમારે આવે ને ગાડી હોય તેમાં નહીં પાયા ચમત્કાર વાળા હોય ના હોય તે આ એક જણા આપડા જ્ઞાન માં સીધો બેસતો હતો દાદા ચમત્કાર કરતા લાગે મને લાખ ગભરામત્કાર ગયા પછી ગભરાઈ ગયો વિચારો પછી આવે ખાવામાં મેકો આપ્યો અમને મને કઈ સમજાવી લે સમજાવી લેજો અને પછી આમ બીઆમ કરી પેલા મેં દવા દોરવી જેમ થોડી વખત આવે છે સરકાર ના મી મારી નામ છે મારા નથી ભાઈ હિન્દુસ્તાન એમાં બચા મા પેલા કિરો બાળકો ગયો નથી લેખકો રહી બધા જબરજસ્ત લેખકો ગુલાબદાસ જેઠા શું છે આ તો અમારું અમારું યતનામકર્મ છે શું છે યનામ કરાદા એ કહી જસ અને કેટલાક ને અધ્યક્ષ મળવાનું તમે કાર્ય કરો તો મળે એવું હોય ને હવે અમને જશનામ કર એક જગના ટીચર ને એવું કહી દીધું તને પોપટ બનાવી દઈશ દેપુ સમાચાર કરે મેચાર કરે શું વાગ્યું મને ના લાગે દાદા ક્યારે જાય સંદ્યા શહેર મારે શું તો અને એટલા બધા થાય સમજદાર થઈ જાય દાદા શું ભગવાન ને કઈ સરળ શકતી નથી ભગવાન આમ કઈ જીત જતા હેર્યા દેશ માં જેમત્ એ ચમત્કાર કરતા ચાર પાંચ દલાલી આવેલે બાપજી લો કઈ ખાતા નથી પીતા નથી રાત્રે જ મળવાના શું રાત નથી હા આવે બધા મધા વિશ્વાસ ડિઝાઇન સારું આખો બે કલાક માં ઘણા તાર પબ્લિક તૈયાર છે સમજાવતો સમજવાઈ જઈએ કઈ બધા નહીં સવારે કાઢી બે બિટાનિયા બિટાનિયા બિટાનિયાના બિસ્કિટ છે ઓરેન્જ કોણ લાવે દીપક સુબહાર આવે હા આવતો બોલતો નહીં ઇન્ડિયા ઇન્ડિયાના છે તો આપણે બહુત ઓર નાઈલા લઈ આવેગા મંતા તો આઈ એટલે કે એમલાની એ બાપા ના હા આ બાયરે નામ તો મારું દેખ. બેન તો પાડે. કે ત્રસ્પી ત્ર સામવરે એ તો દરબાવા છે. તો ચાલ સંમવાય શું લગાયરાવે? અરે આ દારો સંમવાય શબ્દ સમજાતો નથી. આ સંમવાય શબ્દ છે એ સમજાતો નથી કે કઈ કઈ કાનજી લગાયરાવે. અરે કાંજી સ્વામીના કોઈ અમને કાંજી સ્વામીના કોઈ પુસ્તકમાં એવું વાક્ય છે. સંમવાયનો અર્થ સમુચ્છે થાય. પેરેના. અરે સમુચ્છે. સમ બધા ભેગા થાય આપડી દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે એ આપડે આપણે જે જે દેખાય સ્વભાવ નિયતિ શું છે પૂછા જેવું કઈ હસ્તું નથી એવું માનનાર એકાંતિ મેરે ખોટું છે ભગવાન કેસ ખોટું પુષ્દે કા સ્વભાવ એટલે શું ક્યારે ક્યાં મળે જે મળે આપડે ક્યાં ખાલી ખાતું પડે આવો ક્યારે આપવાનો સ્વભાવ કોઈ લોકોને પૂછાય છે પછી આપણે દિવાળી એટલે કે જૂન મહિનામાં ક્યારે મળે નિયતી એટલે આપડે નિયતિ આડી આવી બરોબર રેગ્ય હોય સવાર રેગીલો હોય કાળ રેગ્યુલર હોય કે આવી હોય પછી એક જણા આવ્યો એકદમ વાતો ત્રાસ શું જોઈએ છે ને આ ક્યારી મારું તોડિયા લઈએ પુરસાદ ત્રાસ જેવો થઈ ગયો ઓલે ઓકે સમાજે પાટુ ફ્લીસ સાદ લેવાય પડશે એક દેઈ જાય અને આપણે નેત આપએ અને આ પાટુ પાછો તું જા કે જરાક પાછો દે દે જરાક પાછો દે દે રાખી રેડી કરા દે પાછો દે અને દેવી નહી મૂકી લે ખાધા લેવ કરો પાછો દે અને દેવી નહી અંધાર ના થાશે હવે પ્રકૃતિ કાળો છે ને આ લાટર રેડી કરા દે બોલતે બે કબલેજ બે દિવસ હું આમ કઈ કેરી આપે કે નથી મળશે તો બીજી ગયા નહિ પણ તે અહી પણ તે કાળ પાકે Ya do uthay Motrali pe jaane ke liye sahi hi jagah hai ના ના ઓલ ફોની દે વાત કરે તે એમાં દખલ કરી કેવાય એ તો યો બનાત્રા કેવાય ના એ બનાયા અલ્યા કોણે કોણે ની મે તેટા ઓય વિશ્વાસ કરતા ગા આને લઈ લેતો આપણે કેમ બે જબતા હે ઉડ્યા ઓવરા સારા છે એ બધો ગાળો બોલે પછી એને એ પ્રકારના અંતરાય પડે પછી એને એ પ્રકારના અંતરાય પડે મળે <tode> તો <Hallelujah> <toconil> <todaroaca》>. ભાવ થી બંધન થયું તે બંધન બરોબર પછી નિયતિ કે પછી આપડે ફુરસાદ માંડીએ દુકાને મંગળવારે એટલો દુકાન નો વાહ આપે છે નક્કી દુકાન માં રાક આપવાનો સ્વભાવ છે બધું છે શું મળ્યું પ્રારંભ પછી આપડે બીજ ગયા બુધવાર દ્વારા તમારે હમ બે મિનિટ પર બે મિનિટ ઉપર નિહતી પછી સાદ કર્યો આપડે સ્વભાવ છે બોલાયો કે સવાર બે બધો ભેગું થાય તારે જ થાય સારો રીતે એ આપણે આગળ વાંચીએ પ્રશ્ન કરે ધર્મ થયો હતો નંબર નાઈન જગત કે શું અગત દૃષ્ટિ અને એના સર્જન વિશે યુનિવર્સ અને ક્રિએશન વિશે આપણું શું છે કેવળ કલ્પના લોક માન્યતા છે આપ શું અર્થ ઘટાડો શું છે કે જેનાથી આપણા સાનિધ્યમાં રહેનારા માધી ચિંતાઓને સરીતા કરી જાય છે રીતે ભવિષ્ય વિશે કોઈ કથન કરતા નથી પરંતુ તે વખતે હશે આ સ્ત્રી રીલીઝ થાય તેમજ પણ વિચારી જ્ઞાન પ્રદાન કરી રહ્યા છો તો એની પાછળ કોઈ આધ્યાત્મિક શિક્ષણ અભિવ્યક્તિ વિશે આપ જે આંતરિક અભિવતા હો તે કહી શકશો ને અક્રમ વિજ્ઞાન જૈન ધર્મ ની સંસ્કાર ધારા ઉપરથી જે દાદા ભગવાન ના નામ વાર્ષિક માં દાદા ભગવાન કોણ છે હકીકત માં આ દેખાય છે ભાદ્રના પટેલ છે એમ પટેલ આ જે દેખાય છે તે બાદર ના પટેલ છે મારે એમ કરવું પડે છે મને ટેન્શન છપ્પન ડિગ્રી છે અને ભગવાન છે મારે સાત નીકળી એટલા માટે દાદા ભગવાન આપને સમજમાં આવેલા તમે સારી વાત હું દાદા ભગવાન થઈ લગાવ્યો નથી અત્યારે દાદા ભગવાન થઈ લગાવે ને તો મહાન ભગવાન થઈ જાય તમે કહું છો તમને ચાલ થઈ જાય જોખમદારી જેના ભલે સ્વીકારવા લેવા જઈ રહી નથી ભગવાન થઈ ગયા લોકો માટે કયા જ્ઞાની પુરુષ ના તો ઉભી છું તો જ્ઞાની પુરુષ ના તો કે તમારું કઈ બુદ્ધિ ખરીદી જ્ઞાની પુરુષો કે મારા જેટલી બુદ્ધિ કોઈના માં નહી હોય કે એવું કે શું કે ખરાબ જ્ઞાની શા કરે કે જ્ઞાની અંગે મારામાં બુદ્ધિ છે નહીં એ કરો જ્ઞાન બાકી બીજા બધાએ જ્ઞાન જો અમારામાં સેલ્ડ બુદ્ધિ નથી એક પણ બુદ્ધિ નથી અમારામાં અને એટલે અક્રમ વિજ્ઞાની તરીકે અજોડ વસ્તુ છે બુદ્ધિ વગરની વસ્તુ અજોડ હોય સમાધાન થાય ઓબ્ઝર્વેટરી વર્ગ જે પૂછો તેનું બધું જ સમાધાન થાય તમે માગો એ મળે એવું આ ભાઈ ભગવાન પ્રગટ થયા જે માગો એ મળે છે માસ્તા બોલો હું કહી શું તું પછી પૈસા ભરવાના હોય તો અમૂલ્ય છે એના પૈસા હોય આગળ ચાલવાનું કઈ આગળ ચાલવું બીજો પ્રશ્ન છે અક્રમ વિજ્ઞાન એટલે શું તારે અક્રમ એ શું સૂચવે છે કે અત્યારે જે ધર્મો ચાલે છે એ બધા ક્રમિક ધર્મો છે ક્રમિક અને આ વિજ્ઞાન છે ક્રમિક ધર્મોમાં ક્રમિક વિજ્ઞાન ના હોય ક્રમિક જ્ઞાન હોય ક્રમિક જ્ઞાન હોય ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચઢતા જવાનું મોક તરફ પ્રગત્ય ચઢતા ચઢતા ચઢતા ચઢતા જેટલા પરિગ્રહો ઓછા થાય એટલા પગ ચડે આ ભ્રમ ક્રમિક જ્ઞાન એટલે જ્ઞાન હોય જ્ઞાનમાં કરતા હોય અને વિજ્ઞાન માં કરતા પણ હું આપણે ના હોય વિજ્ઞાન જ કામ કરી લે એ જ્ઞાન જ કામ કરી લે નામ વિજ્ઞાન તમારે કશું કરવાનું નહીં જ્ઞાન જ કામ કરે અક્રમ વિજ્ઞાન એવું છે પોતે કે જ્ઞાન જ તમને મૂકી તમારે કશું જ કરવાનું તમારા લિફ્ટમાં બેસી રહેવાનું આ કબાર નહીં કાઢવાના એટલે અક્રમ એટલે શું ફૂલ સ્ટોપ માં ભગવાન તમારી જોડે ચોવીસે કલાક રહે ચોવીસે કલાક વાતચીત કર્યા કરે પછી ચિંતા ઉપાધિ હોય ની આ પ્રશ્ન થઈ જાય છે આગળ વધુ हाँ सीधा प्रश्न मार्ग घना काम मार्ग अक्रम विज्ञान अक्रम विज्ञान करता छूट जाए विज्ञान करें क्यों करता छूट जाए करता छूटे बंधा कर्म अटके બે કલાક માં અહંકાર મમતા સુધી જાય એવું આ તો આક્રમ વિજ્ઞાન છે દસ લાખ ખર્ચે ખરો પ્રગટ થાય હું તો નિમિત્ત છું પણ તમારું અહંકાર મમતા તમે તમે પોતે જ કહી દો બે કલાક પછી મારો અહંકાર પછી મારો ઘરો એવું આ વિજ્ઞાન છે માટે ઉભું થઈ જાય લાભ બને લેવાય તો એવો લાભ લેવાય તો ના લેવાય તમારી મરજીની વાત અને કઈ જબરજસ્તીના સોદા હોય નહીં શું કયું આમાં તમને કહી છૂટીએ બે કલાકમાં તમે પોતે જ કહી દો મારી અહંકાર મમતા ગયું દાદાજી પછી કરતા પણ હું નહીં પછી કર્મ અકર્મ કર્મ કરો છતાંય કર્મ ના બંધાય એવા અકર્મ જેમ કૃષ્ણ ભગવાન અકર્મ કર્મ કર્મ અકર્મ તો કર્મ કરવા છતાંય કર્મ બંધાય નહીં કારણ કરો હોઈ ગયો હોય કે નથી કર્મ છતાં કરતો છતાંય કર્મ બંધાય આગળ ચાલુ આવે આગળ વાત કરો ચોથું આપણે જે જ્ઞાન થયું સાક્ષાત્કારની અનુભૂતિ આપ વ્યક્ત કરી શકશો થયું તે એક કલાક જ થયું છે મિનિટ અઠતાલીસ મિનિટ તે મારી બધું આ વિસ્મૃતિ થઈ ગઈ મારી જાતની પણ વિસ્મૃતિ થઈ ગઈ અને આખું બ્રહ્માંડ આત્મપ્રકાશનો એટલે ભગવાન ભગવાન પ્રકાશમાં મેં જોયું મે તેમાં ભગવાન શું કરે છે હું શું કરું છું સંબંધ શું કરું છું કેવું છે આ જગત બનાવી છો દે કેવી રીતે ચાલે છે કોણ ચલાવે છે બધું જ જોઈને તો જેટલી સભરથી બોલાય એટલું બોલ્યો અરે બીજું તમે એ લખાયા આવશો ત્યારે તમને સમજાવશે ત્રણ સુધી અવસ્ત અને અવર્ણનીય વસ્તુ છે આગળ એટલે વાળી નથી એના માટે કહેવા પડે તમને પોતે અનુભવ દાખવો ત્યારે મન હતું મન તો દિધલ થઈ ગયેલો હતો અહંકાર દિધલ સંપૂર્ણ દિધોલ ચિત્ત શુદ્ધ થઈ ગયું બધું બુદ્ધિ કોણ કે કોને થઈ મને દુ હતું આવું દુઃખ મારું ગયું હું બંધાયેલો તો તૂટ્યો એમ કે પહેલા નો અહંકાર બંધન વાળો અને હવે પછી નો અહંકાર જે છૂટ્યો એવો અનુભવ સાથે અહંકાર એ બે માં શું તફાવત પેલા જે હું બંધન માં એ અહંકાર અને હવે હું મુક્ત છું એ અહંકાર એ બે માં શું મુક્ત અહંકાર ના મુક્ત માં અહંકાર ના અહંકાર અહંકારો શું અહંકાર કોને લાગુ કરાય કે જે પોતે ન કરતો હોય એક સેન્ટ પણ કરતો ના હોય તેમાં પોતે કે હું જ કરું છું એનું નામ અહંકાર એક અહંકાર ન કરતા હોવા છતાં કરતા પણ આરોપ કરે છે માટે અહંકાર એ તો સુધું કરતા પણ સુટી ગયું એવું કેવું છે કે અહંકાર સુટી જાય પછી શરીર લાંબો વખત કરી શકતું નથી म शास्त्र कहूंकारूटी जाए पी शरीर लांबो समय सुधी टकी सकत नहीं अहंकार होहंकार एक चार्ज अहंकार जीवत अहंकार के कर्म बोझा करे जीवत अहंकार शु करे अरे एक अजीब अहंकार डिस्चार्ज अहंकार कर्म को करे बोझेलो लगे અને અજીર કેવાય જીવ ના કેવાય અને પેલો સજીવ કેવાય કર્મ બધે એટલે આવી રીતે એના અહંકાર જતો હોય તો કર્યો છે સજીવ ગયો નિધિ હોય તો નિધિ તો એનો એમ કે ભગડો ફરી અને ભગડો બંધ થઈ જાય બસો બંને અહંકાર ગયા પછી ભાવના એટલી રહી હોય તો એનાથી આ શરીર તકે ખરું હા વિશ્વ કલ્યાણ ની ભાવના જેટલી રહી છે એટલો એની પાસે સજીવ અહંકાર રહ્યો છે એટલું જ તેનું એનું ફળ આવે અને પછી ભાવના છે પૂરી કરવી પડે ફરીથી વિશ્વ કલ્યાણ ની ભાવના ને કારણે ફરીથી જન્મ લેવો પડે એવું ખરું કોઈ પણ ભાવના ભાવના કરી હવે એમાં તમારે બીજું કઈ નથી હું જે સુખ પામ્યો એ જગતના લોકો સુખ પામો એવી જ ભાવના છે બઉ કશું અર્ચન ના થાય એ પણ ધર્મ તો લેવો પડે હા એ તો પૂરું કરવું પડે ભાવના ભાવના ભાવ કર્મથી પૂરી થાય એક અવતારમાં ભાવ કર્મથી ક્યાં જગત કલ્યાણ થાય ભાવ કર્મ પણ પકડ્યુંકે એટલે એ અવતાર પકડવા માટે ફળ આપવા માટે જવાનું પછી બીજું કહેવું નહીં નવું ચાર્જ રહ્યું એટલે ખરાબ થાય એની ભાવના પૂરી થઈ પણ એટલું કામ કરે છે નારાયણ થઈ ગયા ભાવના લોકો કેમ કરી કલ્યાણ થાય સંપૂર્ણ વિચાર એમની દેવકી ની અને બધા તેણે જ એક કુટુંબના સંપૂર્ણ દશા પ્રાપ્ત રાખા બ્રહ્માંડ પૂર જે કહ્યું